Džia va g Llav请? Ad gira ni pe hi and大的 h champions veda tambahan muđl na Joba Hopedi karst ali ia naa home alaj chanting di gule nazwaレ tko imam Katara get u sandere! eno나�o ride surik по val Óšu be margogele ki waste calli to aren't driving maul,крõe 04 write su gala very people Maul oriental લોકેશન ઉપર લાઈન માં ચાલ દરેક કાર બદલાય છે સારા. બે બોરી મા તો જુઓ કે શું છે ભોયા હોય એ દેખાય છે મે આવું બલા કેવી ર આવ કેવા માં ધીરે પકડો ધન ચલાય છે રાખી દીધું તો આપડે ધન્ય કેટલો માનવ કેટલા કદાચ ધીરજ વાળો માણસ કે સંયમ વાળો માણસ કહેવાય અને તમે થોડી વાર નું કઈ કુદાકુદ કરી રાત હાથી આવે નહી બોલ જશે રાત હાથી સારી વાત સમજો કાઢી એ ધનિશ કાઢ્યો ડા હમ થોડી વાર બેસતા જ નહી કંટાળો આવે છે જોતા હોય અવસ્થા બદલાયા કરે અવસ્થા બદલાયા કરે જવાની શેર કરાય જવાની વાત હીરો હતા હીરો હીરો હતા હીરો રૂપાલા હતા બોલો હીરો હીરો પિક્ચર માં હીરો હોય છે કાર્તિકારીઓ હોય ને બે બે વસ્તુની કિંમત જ્યાં સુધી આ દેશ છે ત્યાં સુધી આ દેશનું ત્યાં દુનિયાનું ભલું ના હતા ક્રિકેટ અને આ સિનેમા આવે છે કઈ જતા હા હા મળતા શું આપડે શું ઘેડી દરમિયાન આપણે અનાજ વધુ ખૂટતું હતું મેળવી હવે બીજું બીજું હેલ્પિંગ નથી કોઈ જાત નું સિનેમા લગાય નઈ આગળ ત્યાં સુધી દેશ નો એવું છે બધા દેશો ને અને જયારે પેલું આવશે ત્યારે અધ્યાત્મ આપી કરે મોટો મોટો ચારી પચાસ અઢીસો ત્રણસો રૂપિયા ઓફિસ માં રજા મૂકી ને મુંબઈ જોવા જાય અત્યારે તો આપડે છોકરાઓ છે બધે જુઓ તો બધા એ જ તમે ના ટિકા છે યાદ બધી ઘણી ગેમો છે મહત્વ ના ભાઈ શું બધા કઈ રીતે સુખી થાય એનું મહત્વ પ્રજામાં સુખ કેમ વધે આનંદ કેમ વધે જાગૃતિ કેમ વધે સમય ટીકી અમદાવાદ મુંબઈ જોવા જાય એક વખત એક વખત વડોદરા મુકામે ટિકિટ લઈને જોવા ગયા તા પણ વરસાદ પડ્યો ત્રણ દિવસ રમાય ન જ સ્ત્રીઓ હવ આવે જો વા આવે સિતરપ લઈને ભણેલા બુળી બધા અમે તારે એવું કરતા હતા બે વાગે ઉઠીએ રાત ના અમને આપડે તો ગેરી દે રહેતા હતા ગેરી દે રહેતા હાલે ઓ ગેરી દે રહેતા છે ઓકી ઓકી ઓકી કેરા ઓ ગેરી અમે છે ને ગેરી દેતા ઓકી રે કેરા આ તો પરદેશી કવચ છે આપડે હિન્દુ સન્માનની લઈ અલ્યા મોજરામ કે બોલ કે બોલ સાહેબ આપડી બોલ આવે છે કેટલું વપરાયું ન થાય તારે કેટલું ધંધો વપરાય નઈ ધાર વપરાત એમ એમના ઘરના પેલા પાંચસો ધંધા પચાસ રૂપિયા ભાડું થાય છ પાંચ છ જનતા આવવાના મુસાફરી ઘરઘાતે નાખી જેવું નઈ તમને તો હયા કરે પેલું બફા થ નથી સ્વરૂપ આપણું નાય છતાં આપડે પેલું ઓળીએ નહીં તેવું બ્રેક ડાબેલું હોય અને દાડુ ચાલુ કરીને બ્રેક ડબેલી એમને એમ રહી ગઈ ના મા એકનો એક છોકરો મરી જાય છે અને ત્રીસ લાખ નો અસર વિશે છોકરો ફરી ગયો મારું ના એમ કરો કશું અસર ના સાહેબ આવડું મોટું દુખાયું છે અસર કારણ કે આટલું જ્ઞાન એવું છે અસર જ ના સાહેબ કઈ રીતે જોજો હાથ કઈ છોકરા ના હોય થઈ જાય કઈ છોકરા છે બધા છે કે આ બધું મારું નથી આ બધું બોલે બોલે છે દાદા બોલે છે મારા ઘેર થી મારા છે ને વ્યવહારી અચ્છા ના જાય અને મારું નામ કયું એટલે સજાય નહી તો મંત્ર બોલ બોલ સુધાર માં બોલો પણ ગમે ધ્યાન ના પડે મારું નામ કયું શું દાદા એને તો ફસ્ટ પરમાણુ છૂટા થાય છે ને એ દેખાય છે કે દાદા એમને તો દર્શન માં આવે છે કે આ પરમાણુ અંદર થી કચરો નીકળ્યો એમ દેખાય કે આ નીકળ્યું નીકળ્યું હા એવું દેખાય દર્શન દેખાય છે કે આ પરમાણુ છૂટા પડે અંદર એટલે માલ નીકળ્યો એમ દર્શન માં દેખાય છે વધાર બગડે મારું ના એમ કયું શું શું તમારી ચિંતા નહિ એટલું સારું છે કે ચિંતા નથી ગયા નહી રાખવા જેવી જરૂર નથી ચિંતા રાખવા જેવી જરૂર નથી હા બરોબર છતાં થઈ જાય ખરી બધા એ તો ઈશ્વર છે જ્યોતૃ છે જ્યોતૃી છે હા જુઓ આવું જોઈ શું નામ છે તમારું કિરીટભાઈ કિરીટભાઈ કિરીટભાઈ કિરીટભાઈ ખરેખર કિરીટ ભાઈ એ તો ઈશ્વરે જે નામ આપ્યું છે તે ખરું આપડે બધા ઈશ્વરના બધા દુખી છે દુઃખ સુખ બધું સરખું છે તમારું મને સરખું હોય બીજા બહુ સારું ઈશ્વર ના બાળકો સુખ દુઃખ એ મન ની જોડે એટેચ થયેલું છે એટલે આપડે અસર ના કરે આપડે મને ફેંકી દઈએ તો વાંધો નહીં કિરીટભાઈ નામ કેટ ભાઈ જરી કે ના થાય કોલેજ છોકરાઓ અપમાન કરે મતભેદ થાય કેમસ્કાર દાપર એ દાપર ની વાત તમે શું કરો જાણેલું છે ને એ વાત બધું લૌકિક વાત છે તો લૌકિક સારું કરે લાખું જોઈએ હોય ભગવાન તો બનાવ્યું હોય તો કઈ તારીખે બનાવી પૂછે ને ના પૂછીએ કઈ તારીખે બનાવી તો કેવું તારીખ નહિ જાણતો પણ ભગવાન બનાવ્યું છે એટલે એને રાંધતા આવે ને જે શરૂ થાય એનું રાંધતા આવે ને તમને કેવું લાગે કોઈ પણ વસ્તુ શરૂ કરીને દરેક શરૂ કરો એન્ડ વાળું દરેક હોય પછી નવો ફેભાર થવા કીધી વસ્તુ છે પણ એન્ટ તો હોય સાવ ફેભાઈ એટલે આ અંત વાળી જગત નથી આ અનાદિ છે અને ભગવાન જો બનાવનાર હોય ને તો લોજીક વાળા પૂછે છે કિરીટ કે તો ભગવાન કો છે ને એ ભાઈ આપણને બંધ થઈ જાય ચાલો જો વિજ્ઞાન થી ચાલી રહ્યું કોઈને કદાચ કર્યા થાય ખરું આ દુનિયામાં થાય ખરું લિમિટ હોય તો થાય પછી પછી નવું જાણવું ના પડે તમને વાત ગમે ત્યાં આગળ પેલા એવા કોસ્મિક પડેલા છે કાંઠો કોલિકા એવા આપણને કેસ્મિક એવા પડેલા છે કાલિકા જેવા આપણને પણ ઉપર ખેંચી લે આ વજનદાર જે હેવી બીજી અરજી ખેંચી અને આ કોને ખેંચ્યું છે આ સ્વભાવ છે શું છે સ્વભાવ થાય કે દરિયામાં સ્વભાવ થી આમ વ્યા કરે છે કોઈને ધક્કો મારો પડશે નું આકર્ષણ થાય છે ને ભરતી નું આકર્ષણ ચંદ્ર નું આકર્ષણ ઓટ વધ્યા કરે છે વધટ થાય પણ રોજ જતા રે કરે છે અને સ્વભાવ માં તો બધું દરેક વસ્તુ નો સ્વભાવ હોય ના ભાઈ આ દરેક વસ્તુ અગિયાર આવીએ ત્યાર પછી વસ્તુ સીધમાં ના મૂકી બગડવા માંગ ના બગડવા માટે બગડવા માંગ ના બગડવા દરેક સ્વભાવ માં બગડવા તરફ જાય એવું સુધરે નહીં આ સ્વભાવથી આ જગત સ્વભાવ ચાલી રહ્યું છે સ્વભાવ થી ચાલી રહ્યું ક્રિએટ થઈ જાય હું જાતે જોઈન કરું જોવા થાય આ તો આપણી વાત નહીં કરું જાતે જોઈ ને કહું ભગવાન ફક્ત ના થાય તમને અનુકૂળ ના આવ્યું કરતા કોઈ નથી કરતા નૈમિત એટલે કેવાય એટલું એમ કે ખરેખર કરતા કોઈ છે નહી આ જગત નો અને તમે જિંદગી કશું કરેલું કામ બતાવ ભજન તમે ઉઠો છો તમે સંડા અત્યારે ઊભી જવું છે કુદરતી વસ્તુ છે ને કુદરતી વસ્તુ છે ને તમારી આપણે સત્તા કઈ શું કરી દે નિમિત્ત માત્ર તરીકે હું કરું એવું નથી બોલતા નિમિત્ત તરીકે તમે નિમિત્ત તરીકે રહો કરવા છે હું કરું છું એવું નથી હું ને મારું મન ના કારણ છે બાપુ मन अंदर आप मन आत्मा जुदा मन मन जो મન અને આત્મા તો જુદી છે પણ અંદર લડાલડી કરાવીએ તમે કરાવમા જોડે કોન્ટ્રા થાય તો તમારે જે મોક્ષ મેળવવો છે તો મેળવી શકાય મન વસાય તો तो माकणा मन तो माकणा ने वाय मन ने वाय भले गु कोशिश करूचु કોશી કર ના હિમાલય નો ગઈ મળી ગયા હું લાખ અવતાર થી કોશિશ કરે પણ કશું કોશિશ ના વળે શું નામ આપનું હસમુખભાઈ હસમુખભાઈ હસમુખભાઈ કોશિશ થી વળી કોશિશ થી વળતું બાબા બાબા રોજ દર એમ એમ ચાર પડી રહ્યા છે કશું વળે માર ના કરે તો મન વસ્ત થઈ ગયેલું મન કુદા કુદ ના કરે સંસાર થી ગયો આખો સંસાર જીતી ગયો જગતજી ગયો કેટલી વાર છે આવડે જ પૂરો खेतर शु कह चरवा चालू राखे एट कोशिश करने તમારે થોડી કોશિશ તો કરવી પડતી હેપી તમને કોઈ વસ્તુ નો સ્વાદ જેવું માલમ ના પડે નઈ ના માલમ પાડવો પાડી શકે શકે પાડવો હોય તો પાડી શકે પાડવો હોય તો પાડી શકે એને માટે જરૂર નથી એને માટે જરૂર નથી આપડે ચોરી નાખો ને અંદર એને માટે જરૂર નથી પછી તને સાત કેવો લાગે જેને ચાખવું જેને ને નાખે છે લાડવા નહી નાખતા નાદ જુદી ને બે નાદ ને બે નાથ જુદી હા અને પાછી કઈક આવો સમી હશે કઈક વિરોધી અસર હશે ના ઉપકારી હશે કયું આ ભેગું કરો તેને એમાં ઉપકારી હોવું જોઈએ ઉપકારી એટલે આ સ્વાદ ના લાગે એટલું જ હીવ ના સ્વાદ પોષાય નહી એટલું જ જીભ ના સ્વાદ પોષાય નહીશોરલાલ મસુવાડા લખ્યું છે સ્વામિનારાયણ ચરિત્ર કે છે કે બધા જે ચેલાઓ થવા માંડ્યા એ ચેલાઓ ને એમ લાગ્યું કે આ તો બહુ સારું છે ઘેર નતું મળતું તેવું અહી મળે છે અંદર વૈજ્ઞાનિક અસર હશે તો પેલું કેમ ના એવું કર્યું પેલું એવું કેમ ના કર્યું આપણે મંદિર માં સાધુ મહારાજ બદા ભારે ખોરાક લે છે પણ ભેળો કરીને લે છે ભર્ય વાળા નો હલકો ખોરાક લેવો અને જેમાં છે આહાર આ સાત્વિક પ્રિય આહાર સાત્વિક ને પ્રિય એવા આહાર બધા સ્નેગિયા એ બધા સ્વીટ એ બધા આહાર બધા સાત્વિક પ્રિય સાત્વિક પ્રિય લાગે સાય તો મન ને પ્રિય ના લાગે એ કામ મન છે એનું ગુલામ થઈ ગયું કામ થઈ ગયું એ સર્વ શાસ્ત્ર आखिर जगत मन न गुलाबी मैं गुलाबी ओ गई दी रही, आ, रही है मन मई वस्तु भाव थे भाव थे भाव थे मन जरा का, मन में विचार आया करे भाव थे वस्तु पर भाव थे ना मन थोड़ा काबू लाइ ले, ले। કેટલીક વસ્તુઓ દાદા પેલા બઉ જે ભાવતી એ વસ્તુ એટલે જે માલ ભર્યો છે તેને તમને દેખાયા છે કે આ અંદર પડ્યો છે નાખે છે અને જે ચાર્જ મન હતું ને એ તો આ કઉા દાળા કર્યા એવું નથી ઘડિયાળી નાખ્યો છે એ મન વસના થાય એ તમારે થઈ જાય તો કરવો પડે ઘર માં પડ્યું હોય મને કાળ નથી ફરી દૂધપાક એ બીજ નાસ્તું નથી એ કઈ ગીજ છે તો ચીમનભાઈ ને દૂધપાક ખાય રામજી ભી શું કે મન વસ્ત થાય પરિણામ કેવાય શું કેવું અને આ જગત ના લોકો પૂછીયે આપડે નહી મોટા મોટા કલેક્ટરો મોટા મોટા વકીલો મોટા મોટા જમીનદારો કે ભરવું એમદામ મન હા ભરે ભરે ભરે દાદા લોકો ક્યાં છે કે ખાતા એ જુદું છે કોન્ટ્રાક્ટ નું થયેલું છે આ મન વસ્ત થયેલું જ છે પણ હવે થાય તમે આવે ને પરિવાર નહીં તમે સમજાવી શકતા નથી પણ મને વર્તે છે તો ખરું તક વર્તું હોય તમે જાણો કે અમે કબૂલ ના કરીએ કબૂલ ના કરી પણ સાબિતી નહીં આપી શકો આપડે થઈ ગયું છે હા એના સંતોષ માટે સાબિતી એના તરફ જવા નાખે હાલ તમને ઈરા દેખા ને મન ના જવા તમારે બધું જવા દાહા કરે છે પંચાંગ વર્ષે એવું મરી ગયું તો ફરી પહેણવા ના દયા દયા કરે અરે હવે પહેણવાની વાતો કરે એ ધમાડો ગયો હવે પહેણવાની વાત કર્યા કરે આવ્યો આમથી ભાઈ ગબરે જાય બિચારો હવે ભાઈ ભાઈ લાવતા નથી ભાઈ ભાઈ કઈ નિર્ભય કરારથી બંધાયેલા માટે એ ગુનો નહી ગણાતો કરાર પેહલાનો હે કરાર પહેલાનો ને પેહલા આપણે સહયોગ કર્યું ને સહયોગ સિક્કા નવા કરાર ના થાય નવા કરાર કોણ કરે છે મન કરે છે નવા કરાર મન કરે છે જૂના કરાર